મારાજ ને બધા ખરાબ લાગે કઈક ના આપો ને મારા તો ખુશ થઈ ગયા હા આ લોકો બુક થી મારો એમના એમના નજીક ના જે ખાસ એમની જે નજીક હતા ને બોલા તમને વડુદ્ધેરાંખેરાય જાય આવું દુનિયા માં ક્યાંથી મળે એક લાખ રૂપિયા આપતા આ બુટ ક્યાંથી મળે છે કોણ ચાલે કોણ મારે કેલું? બે ચાર થઈ ગયું કેટલા પેલા આવવા થઈ ગયું છે ને આખી રાતું ખબર દાદા ના સપ્ન હજારો ને સપ્ન અને કોને કો ચોવીસ કલાક રાત નો બધે ફરી આવીલેન્ડ બધું જોયા ક્યાંય ગઈ નથી દાદા પાસેથી પેલા મિત્રો મળેલા જુના તો મને કેટલા દિવસ ક્યાંય ક્યાં બધા કેલિફોર્નિયા માં શું મને કે લાખો <laughs> ખરા નવત બોલાય નવપદ બોલાગ્ન કરી ના આવો કંઈક ના પેલા લોકો રખડિયા કરે એના કદાચ પહેણ્યો નઈ કંઈક ના દાદાજી અમે અમાર મા બાપ પહેણવા પહેણ્યા સુખ જોયું બે આ લોકો છે હે બધા પહેણવા માં લોકો દુખ છે કે છે શું લોક પહેતા શું કરતા બધા પડ્યા ને હું રહી ગયો હા હું રહી ગયો પણ દાદા મળ્યા પછી તો કુવા નહી લાગતો ને દાદા મળ્યા પછી જીવંત જીવંત જીવંત થાય એવું દૈવી જીવન પછી તારો બોલા બોલા જ્ઞાન માન્યતા બીજું બધું કદરવાલો બધું વાપરજો ચા પાન ખાજો જલેબીઓ ખાજો આઈસ્ક્રીમ બહુ ખાજો તો ગલોલા જો તમે હમ વિલાસિંગ જે આજ્ઞા પૂર્વક જાય એને પહેર્યા અમારી આજ્ઞા માં કેટલા કલાક અમારી આજ્ઞા માં જલેબી ખાતા આજ્ઞા બી કેટલી આમ સેલી આજ્ઞા માં કોઈ એવું નથી કે ગુરુ છે પચ્ચન સેલી સમજો. સમજો મારી પાસે ચાર મહિના તેમાંથી બે મહિના જોડે પરતું નાખી નાખીને ભાડો ખર્ચી કર્યો કરવાનું છે દાદા ની ખર્ચવાનું છે આવું કઈ મોક્ષ આપે નથી રસ્તે જ હતોટતો વેરતો ઘરમાં સંસાર રહેવા આપે મોક્ષ એ ટેબલ ઉપર જમવાનું મોક્ષ જાય નઈ એટલે દાદા કીધું ને કે સ્વરૂપ લક્ષીઓ ની અંદર શુદ્ધાત્મા ની સમાધિ સ્વરૂપ લક્ષીઓ ચાલુ પડે મને આ ચાલુ પડે ગયું છે વધારે ચાલુ જ લોકો ને મારવા નહીં આવતો ધર્મ હતો જે ત્યાગ કરવો તે ગ્રહણ કરવું પડશે એટલે એટલે શાસકો ત્યાગે શું આગે જેને આગળ જોયું હોય તેને ત્યાગ કરવો નાખી દીધી રૂટકો જેમ કાપી એમ બધા સૂટશે આ સંસાર રસ તો જેમ તું એમ બધા એની ઉપાય મને પૂછો બધી આટલી દવા દબાય માર કેવો છે આક્રમ વિજ્ઞાન બુદ્ધિ નહીં નથી ભલ ભલા બુદ્ધિ આવ્યો ને તો ભેડો તો થયો બાજુ આયા ત્યાં મેં કોઈ બોલ બારદાણ વેચ્યું છે ચારણા માં અક્કલ ના બાર પછી મુંબઈ માં અક્કલ અક્કલ વાળો મધેજ ના હોય ઘરમાં શું અક્કલ વાળા ને ઘરમાં ના હોય ઘર એટલે ફેમિલી કેવાય શું કેવાય અને ફેમિલી માં પોચવા નથી આવતો તમે આવતો કઢી ખારી કરી બધું બગાડે કેવું ત્યારે જમણ હોય આવો કાળમુખો બધું બોલે આવું કઢી ખાલી થઈ કે આ તો બધું બગાડ્યું બધા મોડાલી આ જાય પછી રત્નાગીરી આપીને રસ છે બધા ઘી વધારે લે પાછળ બની ને પણ પોચલો મળે ને અમાર બધાવાની દાદા અમાર બધા હોય ખરી હોય તો મારું હોય તો ન હોય એમ દયા દયા તો ધર્મ ને સમજવાની શરૂઆત થાય ત્યારે દયા હોય તો ધર્મ ની શરૂઆત થઈ જાય ને આત્મા ને સમજવા મળે ત્યાંથી ની જરૂર દયા એ ધ્વંદ ગુણ છે કેવો છે કે જ્યાં દયા હોય તો નિર્દ્રતા હોય સમજ ગયો કરુણા હોય કે જયારે કોઈ ફરસ શિષ્ય પર નિર્દયતા દેખાડે ત્યારે ખબર પડે હાજ આખું નિર્દયતા હોય એક ખોરાક ભરી પડેલી હોય પણ દઉં એમાં દયા ના થાય ઊંધાની પાસે બિલાડી દેવાઈ તો બિલાડી દયા ખાવી ઉંદરી ખાઈ કોની ખાવી આપડે બતાવો તમે તમે બતાવો આપડા એક વાણસી લઈને મારે બ્લાડી ને તક કરીને શું કર્યું આ ઉંદર બચાવડા બચાવવા નીકળ્યા પેલું શું થયું તે જોણું છું તું આ ઉંદર ઉપર ત્યાં દયા કરીને આવવાની પણ નિર્દય નિર્દય થયો પણ નિર્દય થયો બિલાડી પર બિલા શું થઈ ગણો તમે બિલાડી બિચારી પાડી આ પગે લુલી ફેગી ક્યાં ખોરાક ખોવા વિચારી બચ્ચા મળ્યા આ કવન નથી બધો દેહ નો દેહ લુડું પાછું છે ખાવા દેવું બિલાડી ભૂખી હોય નેસુંદર મૂકજે બિલાડી ઉંદર જેવુંદરા વખતે જોયેલું ઉંદર જેવું છસુંદરા વખતે જોયેલું તમે છસુંદર હા જોયેલું ઉંદરા જેવું દેખાય તો બિલાડી બઉી હોય ને મોડા મૂકીએ અડે ને અરે બીજા ખાઈ જતી હોય તો બધા કે ઉંદર ભાગ એટલા જ સમજ ને હું આ દોઢ દાર મિનિટો કર્યો નિર્દયતા ના થઈ તો બતાવી શું પણ આ અહંકારી તો હજી ગોળો કાઢ્યા કરે ગાયો બચાવવા નીકળ્યા શું બચાવવા એક મહારાજ ને કે છે બસ સંગવાળા કે બાપજી શું કરીએ મેં કચાથી લીધ લો ગાયો બતાવો કે મારાશે લઈને આપી દે ને એટલે પેલું જવાય વેચે બેસે બેસે નફો રહેશે એટલે આપી દીધું બાડી લોકોએ શું કરી શું કર્યું મૂડી ના હોય તો એ ધંધો ના કર્યો પણ મૂડી ઉતી વધારી લીધું એ શું થયું પેલું ચાર ગાળે નાખી લયા પેલા ચેઠિયા મજુર કરીને અને પછી બાપજી મેળા પર ઉપાસ બેઠેલા બાપજી ને કે વિચારવા જેવું છે આ કેસે ઉપર તો કઈ ચડાવે નઈ હા ક્યાં બોલી છું બાપજી ગાય લઈ જાય કયું એક ગાય તમે ના બાપજી અમારે ક્યાંક બધા એવું થયું રહે માલ ભેગા ફૂટ્યો બાપજી રે બધા ફધરું ભેજ ને દૂધી નીકળ્યું આપડે કોઈ બ્રાહ્મણ આપી દો ફ્રી ઓફ કોસ્ટ બારસે મંદિરના પૈસા ખર્ચ્યા અને ગાયો બમને આપ્યો શું પેલો તો કસાઈ ગાય ગાય લઈ જઈને એ મંદિર માં ઓછી મુશ્કેલી ગાળાય છે કસે પેલા પ્રમાણ આપેલું કસાઈ ને ત્યાં પહોંચી ગયો અટાશંકર ગાય કે લાયો જોઈ કે દેવું દેવું નથી આરું હા ગાય આપી દે ને મને કઈ દોઢસો દેવું મારું પૂરું આપે આવું આ ધંધો ચાલે દાદા નો કેવો માર્ગ નહિ સરસ અહિંસક માર્ગ હિંસા ના સાગર માં દાદા અહિંસક રહે છે નિરંતર સાગર રાખો હિંસા તમને દ્વારા સાગરમાં હિંસા ના આડે અને તમારે એવું કરવું છે ને ઇંચ કરવું છે તમારે હિંસા હાડે છે કે ચાર ન પંચાશી સવારે આપણે નીકળી ગયો અનંતવતર ની ખોટ ભાગી અનંતવત એક આવતર વાળી દેવાની શબ્દ શબ્દ છે ત્રણ નવ પચાસ સાંજે ત્યાં ઉકળીશું અહિયા છે ને અમેરિકા માં આપડી ડેથ થાય ને મરણ થાય ને આપડું તો આપડી બોડી ના જે ઓર્ગેન હોય ને બધા એ ડોનેટ કરાય કે કોઈ બોડી ને આપી શકાય આપડે મરી જાય ને તો આપડી બોડી ના ઓર્ગેન કોઈ ને આપી શકાય એ લોકો જે કરવું હોય એ કરવા દેવાય આપડી બોડી ના બધા જાતના ઓર્ગેન્સ આપડે ડોનેટ કરવા હોય ને મળી જાય ત્યારે અહિયાં બધા જાતના ઓર્ગેન્સ આપડે ડોનેટ કરવા હોય ને મળી જાય ત્યારે તો કાર્ડ આપે આપણે ડ્રાઈવિંગ લાયસન્સ એટલે સાઈન કયા એટલે પૈસા ના તો આપડા તો લોકો જેવી વસ્તી ગરીબ હતી ત્યાં આગળ હિન્દુસ્તાન માં તો મરદા કાઢી ને ખાઈ જતા હતા ત્યારે બહાર ને ના બાકી નહીં તો નદી માં આપડે તો જેને અડધી આખું કે ના બધું સારું છે ને આ તો આખું બળ ને એ ટાઈમે લોકો ખાઈ જતા હતા એટલે આપડે ફરી કાશી શોધખોળ અને શોધખોળ ઊંચી છે ગમે તો આગળ નાખી આવો ના થાય તારું અને આ લોકો તો બિચારા ચૂંટવા માટે પ્રયોગો કરવા માટે માલિક તો હજુ આપડે જ છીએ ને ભાઈ ભાઈ ગયા ખરા નાણાં નીકાળીને આપે છે ને લોકો કિડની આપે દાદા કિડની કિડની ની તો બહુ તકલીફ પડે કારણ કે મેચ થાય નઈ આપે ભલા રંછો મેના જવાય ચુનીબાઈને કિડની આપીલી તે બિચારાને તકલીફ મશીન ઉપર રાખેલા ડોક્ટર કરાવ આ તો ખાલી પૂછે તડ આપું સારું કે નહી એમ નહી એમ ને મેં બ્લડ આપી પછી ખા દેવા કર્યા લાગના અને કંપનીમાં ટેસ્ટિંગ કરે જે ગમે નહી રાખે તો એ સિરાર આપી તો ગયો મને ઉકાઈ પડી અમારા પ્રવાસ થી એ તો બરોબર છે પણ આ અમે જે કરીએ ને તેમાં આશીર્વાદ આપીએ પછી એમ ચાલુ થાય ના ચાલતું જોબ વગર ના બિઝનેસ નહી તો અમારે પેલા પડી જાય મજબૂતી રાખી આપડે નથી કરવું નક્કી કરવો નથી કરી દીધું ચેતન વસ્તુ તો દાદા એની પાસે શક્તિ હોય એટલે કોઈ પણ કરી શકે એવી મારી સમજાય છે બધું કરી શકે તું નહી કરી શકે ચેતન એમ બધું કરે તમારો પ્રશ્ન પાછો મને વિચારી ને ખો કારણ કે ચેતન જો હોય તો અમારી નેશન આપવાની કૃપા કરો દાદા એમ પૂછે તમને બધું કરી શકે બીજે જે આપડી પાંચ ઇન્દ્રિયો જે કામ કરે છે તે તો હંમેશા કરે જ છે એ સિવાય નું મારે દાદા કેવાનું છે કઈ તમે તમને જે નું એટલે જોઈ શકે સાંભળી શકે બોલી શકે વિચાર કરી શકે એટલે બરોબર છે તો તમને આ લાગે એ તો એ પાંચ વર્ષ સુધી કરી શકે એને એ તો ઓટોમેટિક થાય છે એલે જોઈ શકે છે જોઈ શકે જાણી શકે બધું ઇન્દ્રિયોના ગુણો આ સાતર વાચી ના શકે હા સતર વાચી ના કે શકે સાતર વાચી શકે ચેતન આટલા ચેટે છો હા વાચી શકે વાચી શકે લોકોને ભણાઈ શકે નહીં તો લોકોને ચેતન ભરાવી શકે સાત્રબોધ વાચ્યને પછી લોકોને સમજાવી શકે આ વરી સમજાવી શકે તો ઓબ્વિયસ છે ને दादा એ તો આ दादा સમજાવી શકે હા તો સમજાવી મારી સમજાવ શકતી પણ હું કહું છું કદાચ મારી તમને સમાજ સંસદને કહેવાના ને અમારી ભૂલી કહેવાના તમે ઉતરત નથી આપણે સદન મેના છો ભૂલ આપો આ આ दादा હ શાસ્ત્ર ભણે બીજા ને ભરાવડે હવે આખું જગા તો આવું સમજે દાદા શું કેતન છે જ નહીં આટલું જો અંગે ઠેકાવા ના પડી જાય ના થાય કડી થઈ ગઈ છે આટલું જગ્યા તમને માર થાય કેટલા ઝીણી વાત કરી તમને ઝીણી વાત કોઈ ના હોય જોવાની આપડા માથમાં એકલા જોવાના શરીરમાં બે ચેતન છે બે ચેતન એક સ્થિર ચેતન છે ચેતન ચંચળ એટલે અસ્થિર અને અચર એટલે સ્થિર બે ચેતન મૂળ ચેતન કશું કરતું નથી આ બીજું ચેતન કરે છે પદ્માસલવાય ને ઇન્દ્રિયો રોકીને સ્થિર કરવા માં કડોડો આવતા દીકરી પણ ભટક ભટક ભટક કરે જાય તેથી શાસ્ત્ર આત્મ જ્ઞાન જોવા ના જણાયું બધું ખોટું ચોકડી ઉપર ચેતન નથી તક છે તક ના ચેતન બિલકુલ નથી જ્યાં ચેતન ખોલ ચેતન છે ચાલે છે હા સમજવું પાડું જે મૂળ આત્મા છે પાવર ચેતન ઉભું થાય છે એની હાજરી થી આચળ વસ્તુ ભેગી થઈ ચડ વસ્તુઓ ભેગી થઈ એટલે આત્મા માંથી આત્મા અસર અથવા છે તેમાંથી પેલી ભેગી થવા પાવર ચેતર ઉભું છે અને પાવર ચેતર પછી કામ કરવા મનની બેટરીમાં ભરાય એક વાણીની બેટરી ભરાય અને એક શરીર ની બેટરીમાં ભરાય મન વચન કારણ ત્રણ બેટરીઓમાં પાવર ભરાય એ ચાર્જ થાય પાવર થાય ગયા અવતાર જે ચાર્જ થયા શાસ્ત્ર માં લખાય ને રાત્રો જાણે શાસ્ત્રો શબ્દ રૂપે જાણે જેટલું શબ્દ રૂપ આવે એટલું જ જોડે એથી આગળ જોડે રહસ્ય જોડે તો કેવલ નાની નજીક છે એ જાણી શકે આત્મા નહી એથી આ ફસાયેલા છે ને કદાચ થોડું સમજાય છે પાવર થઈ જાય છે જેમાં બેટરી હોય ને એમની સેલ હોય છે મહિના પછી દબાઈઓ સેલ તો એવાની વાત છે એટલે સેલ માં કઈ બગડ્યું નથી શું થઈ ગયું આ પાવર ઉતરી ગયો ભરેલો આ બેટરી પાવર ઉતરી જાય આરામ ખોટું ઉતારતા જાય ને બેઠા ને લાલી તો બસ હોય ને આ કે બઉ ટૂંકી વાત ને બહુ ઘીની વાત જગત બાબા ને સમજાય નહિ આ વાત એસા નહિ હોતા નહી ક્યાં હોતા કચરાચર જગત છે કેવું છે પેટ્રોલ નાખો તો ચાલે હવા પૂર ચાલે હવા બંધ થઈ જાય ચાલે હવે પેટ્રોલ નઈ પાણી પાણી રડવું પડે નહી તો ગરમ થઇ જાય રેડિયે હારાટણી મળી આવ્યા તમે હા કે પીપળા પીપળા પૂજાય છે તારાણી પીપળા જ પૂજાય છે ને રમીલા એ બહ કરેલા પીપળા પૂજા છે રમીલા એ બઉ કરેલું પીપળા પૂજેલા ગોરા હા કરી દઈશું દાદા કરે ખરું એ બધું કરેલું હોય ખરું હેમા બેન પૂછે એ જ હેલ્પ કરે ખબર તો મગજ બગડી જાય બીજો હોય ને કાતો ચાલે અંદાજ જોવાની શક્તિ નથી આ વર્લ્ડ માં કોઈ એવો પાકી અંદાજ જોવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય તો કે હું જે પછી અટકે ખબર પડે કે હા પાકી લેવી પડે એટલે ત્રણ બેટરીઓ ડિસ્ચાર્જ થયા કરે નવી ચાર્જ થયા કરે એટલે જ્યાં સુધી કોજિસ બંધ ના થાય જ્ઞાની પુરુષ કોજિસ બંધ ના કરે ત્યાં સુધી કોજ એટલે કારણ શરીર એને બંધ કરે તારે કાર્ય શરીર બંધ થઈ જાય દાદા નું દાદાનું ભલાવ દાદા અડધું વ્યવહાર પણ એમાં દાદા ની વાતો આવે અથવા તો એ આપણને પાછો ગાય પેલે બન્યા પીછે બન્યા છે કબીર ચંભાઈ મન નહીં ધીર તો નથી ધીરજ લઈને આવ્યો હતો આગળ બાયણું પી છે કે નહીં દૂધ નીકળશે કે નહીં બધું મળશે કે નહીં ચિંતા કર્યા ધન્ય દેખ્યું એટલે ચિંતા પોતાનું અસ્તિત્વ ભાન થયું કઈક હું છું એવું એ તમારી ચિંતા પહેલે બન્યા દૂધ ની કુંડીઓ તૈયાર હમણો થયો ગપોટા ગબોટ ગપોચ ગપોટી સ્કૂલ માં ગભોટે ઘેર એ ગભોટે વેપારમાં ગભોટે લોકો માટે જ્ઞાની લૌકિક માં જ્ઞાની કહેવાય લૌકિક જ્ઞાની કહેવાય એ બુદ્ધિ બુદ્ધિ ના જ્ઞાની પણ બહુ સ્ટેજ બહુ છું એટલે અનુભવ ઘણું છું સ્ટેજ બુદ્ધિ માં આડ પાર કાઢી શકે લોહી જાય એવી છે કડી લાર જેવી નાની તો વાણી મીઠી થાય ખુશ થઈ જાય મધુર થાય મીઠી એની કોઈ તુલના ના કરે એવી વાણી તરવાળું કે હે નહી એવું નક્કી થઈ ગયું કઈ રીતે વ્યવહાર પૂરતે ખબર ને બાકી તું બહુ વાંધો જઈને ચારે તલાવ ફાટી કે આમ થી બહુ તું પેલી બાજુ વારું ના કરે ને તો હું છું કશું કરતો ઇન્દ્રિયનું બંધન થોડું થોડું કંટ્રોલ ન રાખે ને ત્યાં સુધી માણસ આગળ તારી શકે ને માણસ લઈ શકે ને